જો એટલે તમે સુખ નથી એવી ખાતરી થઇ જાય શું થાય અને પ્રેમ તો મીઠો લાગે એટલે ભૂલી જાય બધું સમજાય તમને દુખ આપે તમેક લાગી જાય મજા નથી ઉતરવા જેવું નથી પરમાણુ જેટલો રાગાદી ભાવમાન પરમાણુ જેટલો એ બધા આગમન ગાંધનાર હોય બધા ઠાકુ હોય નથી જાણતો કેવી રીતે આ પ્રમાણે જયારે જીવ જીવ અજીવ નથી જાણતો ત્યારે કેવી રીતે હોય શકે અજીબ છે એ નથી જાણતો ત્યારે સંયુક્ત વ્યક્તિ કેવી રીતે હા બોલો એક વાત મારી મારી પાસે આની વાતચીત કરી આવે दृष्टि दादा हुआ के है सहज भाव उत्पन्न दृष्टि सहज भाव उत्पन्न के सहज भाव उत्पन्न सम्यक दृष्टि दृष्टि सहज भाव उत्पन्न नहीं तो मैनी સમક દાય એટલા માટે ટ્રેનિંગ લેવી પડે કે જાગૃતિ રાખવી પડે શું કરવું જોઈએ ઉત્પન્ન થવા ઉત્તર ક્યાં કરવા કરો હું જાણ છું બધા નથી તમે નથી રાગ નું પરમાણુ એવું નથી એવું હું એકતા દિવાળી નો તહેવાર ધનતેર નથી પણ પરમાણુ રાગ નથી તમારા રાગ નું એક પણ પરમાણુ ના હોય બઉ મોટી વાત છે આ તો બૌ મોટી વાત છે રાગું એક પણ પરમાણુ ના હોય ના હોય ને મારું આરેલું બરોબર છે અને આમાં લખેલું બરોબર છે આત્મા જાણતો નથી અનાત્મા નહી જાણતો એટલે શું કરતો હવે પરમાણુ પણ રાગ નું રહ્યું નથી એવું વ્યક્તિ ને ભંગ ક્યારે થાય પરમારું પણ રાગ નું નથી મારી કઈ ભૂલ થાય છે ના પૂછ્યું છે હરિશંદ્ર છો સુધાત્મા છો સમજાયું ને આ તો તમારી પેહલાની આદત છે ને એ જતી રહેશે આદત માં કાઢ મને થઈ ગયા સમજાયું ને પેલા સમજાય મોક્ષ આપેલો છે રાગ કરો એમ એને નાબૂદ કેવી રીતે કરાય કે નાગવું ના જોઈએ એવું તમને આપેલા પણ એ સતત રહેવું જોઈએ દાદા કેમ તમને રેચેલી છે સતાન જ છે પોતાવાર કરવાની આદતો જો ને તે બુદ્ધિ એ વાત ખાલી જાય છે ને થાય છે બરોબર બુદ્ધિ એ વાત વે જાય પછી આપણે જગ્યા દે તો કોણ કાથી ગળું એટલે કોણ કહેતે બેસ તો નહીં આ તો આ તો ગજેટ કોલેજ એસા તા કે લાવ તારે ચા પીવે ગાઈ આલો માં બેટી ના રહા છે ને ચા પીવે છે 100% પ્યોર સ્તુ આપેલી છે કોઈ નો શબ્દો ખોટો જીવ ને હજી આણું એ તો બહુ મોટું બધા શાસ્ત્રો સમજી ગયો કે આ છે ને આ અજી છે એક વખત મેં તમને બ્રહ્મસૂત્ર આખા એના ઉપર છે ને એના ઉપર આજીવ અને અજીવ જ્ઞાન અને અજ્ઞાન એ બધું એના ઉપર છે એક વખત ક્લિયર થઈ જવું જોઈએ ક્લિયર થયું બહાર નીકળે આગળ કયું ના ખબર નહીં છે તમારે મોટી મનાલ ભલે જાય છ થી બાર સુધી છ કલાક તો થાય છે જીવ છે તમા જીવ નું પરમાણુ ઓળખું નથી આન પણ ક્યારે જવાનું અને આત્મા છે અજીવ નથી એટલે લાઈનગર નાખી ખરેખર હું ધરી ભાવ થી હું ખરેખર હરીતે છું એ ખરેખર સિદ્ધાર્થમાં છું એ ધરી ભાવ થી તમે સિદ્ધાર્થમાં જળ નતો હોય તો જાણવું તમે મોક્ષ માર્ગ ને ગયા છો અને દેહાતો હોય હું કચરો નીકળ્યો નીકળ્યો કે ખાદી નીકળી કે ગમે તેવું નીકળ્યો શું કહ્યું બહાર ના માલ હાથે પછી દેહા આક્રમ વિજ્ઞાન છે બહાર ના માલ ને એક્સેપ્ટ કરતો તમે એવું લાગે ને હા એ તો તમે કીધું છે ને બુદ્ધિ ભાગ મૂકીને આવી એટલે બુદ્ધિ ભાગ મૂકીને આવીએ એટલે તમે અહીં જે બોલો છો ને એ બધું બુદ્ધિ ચાલુ નથી આપડે કેતા રહ્યા ભાઈ આવે જો તારો મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો કોન્ટ્રાક્ટ હાલ જી જરૂર છે મૂકીને આવી પડે છે એટલું જો બીજું બાળકી વાંધો ને તો થઈ ગયું એક બાઉન્ડ્રી જો બીજી લક્ષ કરાવી શકતું નથી પ્રાપ્ત કર નહી કેમ એવું શું હેક્રિયા યા છે હા એ અસત ક્રિયા કોઈને માન આપ્યું એ સત્ક્રિયા બંને નથી બે બંધન શું તમે જવા શું માગો છો આમાં અને એ જે સતક્રિયા વગર જ્ઞાન ના થાય અને એ સત્ક્રિયા અમલ થવો ને એમ એ સત્ક્રિયા કરવા હાવ કચરો હોય ચોરી કરતા હોય તો એ લે ચોરી કરતા એ લેડકો કરી લાઈન ઓફ બીમાર નાખ્યા પછી એમાં કચરો નાખ્યો મેળવી છે હવે આ ધાતુ ઓ નું શું મેં આપડે લેવા દેવા નથી આવે એ ધાતુએ પી કે જે મારું પો થાય છે કોણ સત્પ્રિયા ખાય છે તમે સતપ્રિયા કોણ કરી શકે આવા આવા બળકા જમાના માં સહેલો ને માર કેટલો સહેલો અભિપ્રાયમા આત્મા ને માટે સંવેદાય છે આત્મા આત્મા આત્મા આત્મા માટે શું મારા આત્મા નું આત્મા માં આત્માને માટે આત્મા નું આત્મા માં ને આત્મા ને માટે શું કરવું શું કરવું એ અમારી શોધવા માંગે છે શું કરવું કહ્યું શું કરે છે તમે હવે આ એક જ વાક્ય આત્મા માટે તન્વ થયો હવે અમે કોલ પાડું કે અમે સાઈ ના એના પાસે કોલ પાડવું સાઈ ના એને સાઈને હાથમાં રાખ્યા આપણને કઈ આત્મા દેખાતા નથી આપણને કેટલા દેખાય છે નહી એ શું કે છે આત્મા નું આત્મા માં આત્મા ને માટે તન્મ થવું માટે એટલે પોતાની મુક્તિ માટે શું કે આત્મા મત થયું એટલે શું થવું કારણ કે પોતાના સ્વભાવમાં તમને થયું જ્ઞાતા દસા ભાવ્યા એ પોતાનો સ્વભાવ એ આત્મા આત્મા નું આત્મા આત્મા એમ ગીતા માં છે આત્મા વડે આત્મા માં આત્મા નું ધ્યાન કરવું હા કેમ લખેલું છે આત્મા સુધી મુખ્ય છે એ તો વાત બધા અહીંથી ઉતારી લોકો લખે છે જો ગીતા બીજા તો ગીતા પણ ઉતારી દે ના પણ દેખાડે દેખાય શું હેતુ માટે પોતાની મુક્તિ માટે તો એ આત્માને માટે જવાય પોતાની મુક્તિ એ અવતાર આત્મા રહે છે એ આત્મા ક્યાં છે એમને ના પડે આ મારી પાસે બધી સારી વાત સમજે સારું અમર સભાઈ તો સારી વાત છે લાગે ને અમાર સભાઈ બાલર પ્રશ્ના જવાબ આપ્યો છે બાળસપાલ અને બાલરત આપણને બાળકૃષ્ણ નો ધર્મ પડાવે છે ને બાળકૃષ્ણ નાગોડી દહી ચોરી ખાય છે તે ગોવા ગયા કોઈ કેનાર હતા કોઈ ના ખેડૂતો બોલનાર ના મજો બાળકૃષ્ણ નો ધર્મ હતો બાવાનું તમારું શું થશે ભ્રમ સમજવા જોવા ને પૂછું તું ઘર ને આપજો બ્રહ્મ હેલ્લો નથી તારી હાથે સમજો નથી ખાધું અને છોકરા ને ગાડી આપી પુરુષો ગાડી ના હોય ગરી જાય આપડે ગાડી પુરુષ કોણ હતો કોને ગાડી આપી પછી આપણે ખબર સર તરબ નથી બાળ અને બાળ રસ કોને કયા આજ હિન્દુસ્તાન 99 નાઇન્ટી નાઈન્ટ પરિ પણ નવજા નવ્વાણું બાલ તપ અને બાલ રીતે બાલ એટલે શું અજ્ઞાન તપ મોટા આચાર્ય કેળા પણ કર્યું જ્ઞાની બધી વાત સાચી કે જવાબદારી વાળી વાત હોય જ્ઞાની એક એક શબ્દ કેવું ના આવે કે બાળ ને મહાવત બાળવ્રત ને મહાવત ભગવાને અને બાળવ્રત કહે પોતે પોતાની ઘરે બાળવ ભગવાન કે દરેક પોતાના ઘરના તૈયાર આગળ બધા બધા ડાય છે ગાડા છે આપડે કહેવાય જરૂર છે આપડે આપડે સુકા એટલે આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી એક એક વાક્ય સાધુ એક એક શબ્દ સાધુ પછી થઈ ગયો નું ચારિત્ર ધર્મ સ્વભાવ આરાધના આ બધા એકાદ શબ્દો છે આરાધના માટે એક જ પ્રકાર નો એક વસ્તુ ચાલુ અંધાયું હું એટલા માટે હું તમને લાવું છું તો બધા છે બધા સંતો થી એનાથી ફેરફાર ના થાય તો જાણું કે આત્મા છે એટલે ક્ષમતા એ ક્ષમતા થાય કેવાય ક્ષમતા એ ચારિત્ર કોંગો સ્વભાવ મધ્યસ્થ ભાવ નિષ્પક્ષ આપી નિષ્પક્ષ બધાને હોદાની ડાબડી આપી હોય બધાને હોડી ને મીઠી મૂકી આપી હોય ડાબડી આપી હોય કોઈ જૂની હોય કોઈ અમારે જે ડાયબિટીસ એની ડાયબિટીસમાં જોઈએ આટલા કટકડો આગ પાસે થાય ના થાય શુદ્ધ વાવું વિતરા પણ વિરોધ પક્ષ ના માણસ માનવી નથી પણ વાત સાચી વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે એમના વિતરા જેની વાત વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે એનું નામ મિત્રા શું ચારિત્ર ધર્મ એકાદ બઉ સરસ છે શાંતિ મને કહ્યું અઠ્યાવી વચ્ચે નેતા વખત એટલે એમને મને લાવે બયા અમને જાય છે આપડા એમને લાવી ભાઈ મને લાઈ ના ભાઈ ને એમને લાવી પડે શું થાય એટલે પછી મને કહે છે તમે બઉ ભોળા છો ત્યારે પણ ઓછું કરો ત્યારે મને ભોળો કે ત્યારે તમને મને વર્ષ ના આવે ને હું જાણી દેવા દઉં છું શું કહ્યું હજારમાં મને એક આટલું એક કઈ નથી ગયા બધી જાણી ને ત્યારે શું કહ્યું જાણી ગુજી ને એના સંજોગો જઈને બેને મને ભોળો કહેવાય નાગરણ નાગર મને કેના કહ્યું મને ભોળો કહેતા પોતે તમે તમને ભૂલ છે જ્ઞાન નહી okay. <laughs> <navy. laughs> <compansifies> આ મોક્ષા જવાનો હતો નઈ એટલે આ બીજી કોઈ બાબત માં બહુ પડેલી નથી એટલે શું માનતો અસંતોષ ના થાય એટલા માટે એક વખત જગ્યા રાખતો એ બધા વિચારો સંતોષ થાય ગમે તે રીતે માંડ ખાવાની આદત હોય એને માન ખાવા આપી દે પણ મારો રસ્તો નીકળ્યા કરે ને હું અપમાન ઘર માં રાખેલો જેને પૈસા આપીને ઘરમાં લખેલા વાંધા હોય છૂટે નહીં મળે નહિ જો તમે છેતરાશે નહી કે એકાદ જણા એવો હાથો બલિયા પણ એમ જ નહીં ટાકા માણસ છોડી દે એટલે ચાલુ દુખાન ચાલુ કરશે એક માણસ મળી છે શું લઈ જવાનું હશે આ બધે અઠવાડિયું છે બધો શું લઈ જવાનું સંદાર થી ઓછું લઈ જાય આપણું સંદાર થી ઓછું લઈ જાય બધા લઈ જાય છે બધો સંદાર છે પણ પોતાને સમજાય પોતાની વિગત રાખે ભોળા ને જ્ઞાન ના થાય ભોળો તો એ જ ભટકે મરે ભોળા તો કોણ ભાઈ જાડો ભાઈ દેબડા મે મે બોરાસ્તા ભાવમાં કહેલું ખુબ ખુબ નિખાલત છે એ ભાઈ એ લાઈન માં બરોબર છે નાગર આવડે હોય ને એટલે હું છે બઉ સારામાં સારા અરે આપડા તરફ ભાઈ ને એવું તો કઈ છે રાખવો નહીં નિર્ભ રહેજો એનો જવાબ એક્ઝેક્ટ આવે ને બઉ મજા આવે અને હા પ્રશ્ન પૂછના એક્ઝેક્ટ પ્રશ્ન જ ના આવડે પ્રશ્ન ક્યાંથી આવડે મારો આ સંસાર પોતે કલ્પ સ્વરૂપ છે જો કલ્પે એવો થઈ જાય એવો કલ્પ સ્વરૂપ એટલે શું જો કલ્પે એવો થાય ને આ સંસારી વિકલ્પ સ્વરૂપ બે છે પોતે કલ્પ સ્વરૂપ અને આ સંસાર વિકલ્પ આપણે તો આત્માને કેવળ નિર્વિકલ્પ ડાળો છે તો કલ્પ વિકલ્પ નિર્વિકલ્પ સ્વરૂપ સમજાવો પોતે કલ્પ સ્વરૂપ એટલે પોતે જેવો ચિંતે થઈ જાય એને ગ્રોથમાં સાયન્ટિફિક્સ લઈને ઉભા થયા અહંકારંદ્ર હું હરિશંદ્ર મારો માવ છું કાકા બધા વિકલ્પ એક કે એક વિકલ્પ લાગુ થાય મારા પણ છે હરી સાથે મારું નામ છે તમે નિર્વિકલ્પ થઈ ગયા નિર્વિકલ્પ એટલે આ અહંકાર મમતા દેવ ગોન એનું નામ નિર્વિકલ્પ અને અહંકાર સહિત નો આત્મા એ વિકલ્પ અને એકલો આત્મા એક કલ્પ એટલે જેવો કલ્પેવો થયા કરે એનો સ્વ જેવો જેવો કલ્પેવો એ કલ્પના કરે છે પોતે જ કલ્પના કરે છે ને ના આ કલ્પના ની આ કલ્પના ની આવી કલ્પના આ કલ્પના નહી છે એ આત્માના સંસાર જો વિકલ્પ થયો ઉભો થયો ત્યાં સુધી વિકલ્પ કહેવાય પછી કલ્પે નહિ શબ્દ જ નહીં ત્યાં આગળ નિર્વિકલ્પ એટલે કોઈ પણ પ્રકાર નું હું મારું નહિ એમ નિકલ્પ આપડે તો નિર્વિકલ્પ છે હે આખા મિશન ધરી ગયો છે ચોકડીઓ છે ચડી ગયો શબ્દ આવે ને ચડી ગયો શબ્દ આવે ને ધરી ગયો શબ્દ આવે ને અને અધો ગયા અને અધો કદી ગયા